પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની પરાવાણી રૂપ વચનામૃત અદભૂત ને અમૂલ્ય ગ્રંથ છે શાસ્ત્રોનો સાર ને ઉપનિષદનો અર્થ એમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યો છે સાદી ને સરળ ભાષામાં ઉચ્ચતમ તત્વજ્ઞાનનું એ અનુપમ નિરૂપણ છે સાધકોની સાધના પ્રભુ પ્રાપ્તિમાં પરિણમે એ માટે એમાં વ્યવહારુ અને માર્ગદર્શન રૂપ નીચોડ નીતાય છે આવા સર્વોપરી સદગ્રંથ વચનામૃતના રહસ્યોને આ કેસેટમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટ જુનાગઢ અને અમદાવાદના સંસ્થાપક પરમપૂજ્ય સદવિદ્યા સદધર્મ રક્ષક સદગુરુ શાસ્ત્રીજી મહારાજે પોતાના પ્રવચનોમાં સુંદર રીતે સમજાવ્યા છે વચનામૃત જયંતિનો દિવસ એટલે કે સંવત બે હજાર બેતાલીસ ના મા પંદર બાર પચાસી રવિવારના રોજ પરમપૂજ્ય શાસ્ત્રીજી મહારાજે કરેલા પ્રવચનનું આપણે વિવેચન સાંભળીએ શ્રીજી મહારાજે આ બ્રહ્માંડ માં વધારે જીવોના કલ્યાણ માટે વચના મહેગ્રંધુસર કોઈ ચોથ થી છે આજે એ માઉસ સુધી ચોથ હોવાથી વિચાર કર્યો છે એમાં સૌ ને વેચીયા દાદા તમારે આટલે થી આને આટલે થી આને આટલે થી એટલે પાઠ થઈ જાય પાઠ તો થયા એનાથી પૂરું ના કહેવાય મૃત માં આવે છે જો જીવનમાં ભણાય તો એ બરાબર છે પેલા જ વચનામૃત માં કઠણ માં કઠણ સાધન सौ प्राप्ति कई भगवान स्वरूप मन अखंड वृत्ति रेवी एथन अष्टांग योग साधव सहलो सक्षर आदि वृत्तों અને દુર્લભમાં દુર્લભ છે એનાથી અધિક કોઈ પ્રાપ્તિ નથી એમ વચનામૃત માં મહારાજે બતાવ્યું વાત એ હતી નાના છોકરા રમતા હોય એની ભાષામાં રમત જ દેખાતી હોય એમાં તોફાન કરે તો એની માય એને બેગ રમકડા આપે કે બે રમવા ન એટલે તોફાન ન કરે પણ રમત બધી માયા ના રમકડા બેઠા ને એમાં મોટી ઉંમર વાળા આજે મોટા થયા પછી એ રમકડા છોડી દીધા કોક રમવા દઈએ તો લઈ જા નથી રમતા એના જરા ભગવાને જ્ઞાન હતું રમી શું કરવું આમાંથી કઈ મળે નહીં આ રમત માં ઉપડી ગયા મા બાપે એની ઉપર રાજી પોતે ખાડી અને પડાવી દે પરનારીથી એટલે એક રમકડું આવ્યું એને લે હવે રમે રમે એક રમકડું એવું આવ્યો કે આ કોઈ ની છોડે નહીં હોય પછી એ રમકડું નભાવું છે કાયમ રાખવું છે સ્ત્રી અને દ્રવ્ય એવા ઈ બે પાસ છે એટલે એમાં ઈ ગું ગયો ગૂંચવાનો તો ખરો પણ એટલો બધો ગુંચવાનો સુધી કમાવું કમાવું કમાવું કમાવું યાદ ના આવે કે મર્યા પછી આ રમકડા કઈ કાંઈ નહી આવે ભાઈ તે દિવસે તો ભગવાનને રાજી કરવા નવદા ભક્તિ માં કંઈક જો ઘૂંચાયું હશે તો ઈ મૂવા પછી કામ આવે છો સહજાનંદ સ્વામી પધારે ખૂબ સમજાયું પણ આપણે માલિક જીવો એવા ગોઠવાઈ ગયા છે માયાના રમકડા હોય તો મજા આવે ભક્તિ કરવાની બાકી તો રમકડા ની હારે જેમ રમવાનું એમ આ રમવાનું થઈ જાય છે લમે શ્રીજી મહારાજ કહે દેવતાઓ દુર્લભ मनुष्य ना देह आई नाव आने एवं वपरव राशि फेरा फरवा मती जाए भगवान गाजी थी जाए तो यूप नो सुख ने आनंद आपे गणतरी ना एवो डना एक था तर आ रमकड़ा छोड़ाई नाना बने हता, अपने नाना मोटा रमकड़ा रमता रम પણ જયારે અલગ રમકડા ને ભજ ભજ કહીઓ કારણ કે માલ મનાવી ગયો પછી આ રમકડા નકામમાં થઈ ગયા એમ ભગવાન ભગવાનની પ્રસન્નતાના સાધનો એમાં જયારે આ જગતનું એની બેલ નહી મનાય ત્યાં નદી આવડ છૂટે જ માલી વાહ હું એના નહોતો સંસ્કૃત ભણતો ને પછી ભણાવનાર પંડિત એણે સંસ્કૃતમાં અમને કંઈક અને અમે પણ કંઈક હમે જોવા શીખી ગયેલા એમાં પાઠ બતાવ્યો બ્રાહ્મણના બે બાળકો જેના બુદ્ધિવાળા છોકરા નાના એનો બાપ ઘેરે બે ને બેહો જો હું તમને ભણાવું ગુરુ પેલા બોલે પછી ગણેશ બોલો છોકરાઓ નામ તો છોકરાનું કૃષ્ણ છોકરા ને કે જે ગુરુ ગુરુ એક કુત્રી કું દર્દો કુટેલા કુત્રી જાણીએલુરિયા ને રમાડતા રમાડતા આવ્યા તો એનું દ્રષ્ટાંત તેનું મને યાદ છે કે આજે જો આપણા હૃદયમાં ડાયા ડાયા માણસો વિચાર કરજો મારા ફેરમીએ ધ્યાન કરીએ પૂજા કરીએ કરી મારા ફરે પણ સાંભળે બાજુ બીજું ઓ બધું આ જગતનું દોડો ફૂટેલા જેવું જ સાંભળે બધું ભાઈ મન સ્થિર નથી થતું મન ને સ્થિર કરવાને માટે પેલા જ વચનાવૃત્તમાં મહારાજ કે પ્રાપ્તિ નથી જો મન વશ થઈ જાય તો માન ભગવાન ના ગુરુમાં જોડાય એવી પાડવી જોઈએ ભજન કરીએ ત્યારે જગત નો સાંભળે એવી એવું પાડવીઓ પણ આ જગત માં બે છોકરો બઉયો આજુ આજી કરીએ વાસના છે અમા ભગવાન ની પૂજા તાણેહારે હું બાપા ને ભગવાન સાંભળતો હશે પૂજા પાઠ કરતા જો અમને આમાં ગણાય એવા દેખાય પૂજા કરતા હોય કોઈ માનસિક પૂજા કરે કે અને ઈ બાજો હારો ભગત હોય પોતે બીજા ને ભગવાન ભૂલાવે એ હારો હોય એ કાણે આવીને જય સ્વામી ના એમ કે વિચાર કરજો સાંભળજો ખબર નથી કોઈ પૂજા કરતો હોય કોઈ ધ્યાન કરતો હોય કોઈ મારા એ પગે લાગવું તો દૂર થી પગે લાગવું ભગવાન જાણે છે પગે લઈ આ તો મારો માંડ એને ભગવાન માં વ્રતિ હોય ત્યાં આવીને કે સ્વામિનારાયણ પાસે આવીને હોય ને કોણ ના પાડે ઓલે ભગવાન માં વૃત્તિ જોડી તો આવડત તોડાવે ઘણા અમે જોઈ પૂજા કરતા હોય ગમે ગમે રાણા જાહેરાત કરવા મહેનત કરે બોલ્યા ને ભગવાન માં વ્રિ છે એને તૂટે છે એ ખબર નથી પડતી આ ભજન કરવા માં બહુ વિવેક શ્રીજી મહારાજે અનંત કાળ સુધી અનંત જીવોને ભગવાનના સ્વરૂપમાં જોડવા માટે આ વચના મૃત છે એમાં પહેલું જ વચના મૃત ભગવાનના સ્વરૂપમાં ખંડ વૃત્તિ રાખવાનું શાસ્ત્ર માં જ કહ્યું છે કે આવા ગ્રંથો હોય એ જ ગ્રંથો જગતમાં બરાબર છે કલ્યાણ ને બરાબર છે ગ્રંથાદયું ग्रंथ मध्य ग्रंथ न आरंभ मांग में भगवान ओ ग्रंथो कहवाय जो आ पेलू वजनामृत भगवान भक्ति जोड़वाजवाज्यू तीर न એ ભગવાન માં વૃત્તિ જોડવાનું છે અને છેલ્લા નું મહારાજ કે ભગવાન માં વૃત્તિ કેમ જોડવી અને આ જગત મૂકવું એની વાત આ વચ્ચે ગ્રંથ આરંભમાં ગ્રંથ ના મધ્ય અંતમાં ભગવાન માં જોડાવાની વાત આપણે આ ભગવાન નો આશ્રય છે એ દયાળું ભગવાને આપણને આ રીતિ બતાવી માટે હૃદયમાં ઉતારજો નકરું આઈ નું ન ઉતારવું હો જગત આખું આ લોચામાં જ ગૂંચવાયેલું છે ખરેખર ગૂંચવાઈ જાય એમાં શું કર્યા છોકરા ના છોકરા એને ઘેરે છોકરા થાય ત્યાં તો બાપો રાધી રાજી ચાર પેઢી મારે કઈ લો આ પેઢી મિર્યા પછી અને કાયમ આવશ્યો કાંઈ કામ ન આવે ભાઈ આવે છે એક ભગવાન આ રચના માંથી શીખવે છે જગત તોડો અને ભગવાનમાં જોડાવો એક ઠેકા જન્મ ના આપણા બધા ના પૂર્યો હશે એટલે ભગવાને આ સત્ય નું ઓળખાયો છે આપણો કરીને આપણે મામે છે હારું લાગે છે ये अपना महद वाद महदभाग्य पुरुषोत्तम नारायण करना पाग अमेम तारा लगन दिया लगन शू कह એની બધી અમને તો બહુ અમે જાણવાની વાત મળે ઘણા બહુ સાદુ થવા આવે પછી એના સંબંધી આવે એ કઈક ભણેલા હોય દયા હોય મને હમજાવે એટલે આપણે આવી સંસ્થા તને ઉભી કરી છે એટલે આમાં તાજા માણસ જોઈ ની પે કામ કરનાર જો આ છોકરા નું હુશિયાર થાય અને બીજા ને કાદુ થકી બહાર કાઢવાની વાતો કરે હા અને તમારે કાયમ આવે એટલે અમે લઈ જાય તમારે કાયમ આવે અરે બીજારો જ્યાં ફસાયો પછી બીજા કરે તો એવું હસવું આવે એના ત્યાં માહિતી આ જગત માં ફસવા માંગે આગળ જવા દેતા નથી એવો ક્યાં કે હું ફસાણ શું આગળ વધી ગયો સાફ બઉ લાગે એટલે વેલું હાલુ હું પડે કાઠીઓ ને તૈયાર થઈ જાવ વેલા હાલુ હું તો તૈયાર કર્યા ખોરા ચંદ્રમા નું હાલ વાળો હાજર એટલે ખાર ની પડી એમાં આવેલા ચંદ્રમા નું હજુવાળું પડે ને એટલે બે કાઠી જ આગળ હલયા જાય અને એના ઘોડા પઢારે જો બોલ છું તો આવડા અહીંયા નહી આવે અને છેટા બેસી આપડે કાદુમાં ફૂટી રે તો એટલે જાણી જાણીને હાથમાં પાણી એમાં ટાઇલા પડે થી સાબદ્ધિ ખૂટી જાય તમે બહાર રો ભલે આપણે પણ એ રાખી આપણું નથી ભાઈ હવે ફૂટાઈ ગયું એટલે ભલે ફૂટાઇ ગયો પણ ભગવાન માં બરાબર એવું વળતી જાય ને તો આજે ચોચ છે એટલે આ ભગવાન ને અંબાળી એટલી પૂજા કરી તમે બધા ઘર કામ મૂકી ને બજાર છોડીને ભલે આવીને બેઠા તમને પણ ધન્ય બાજુ છે જગત તો જે છે એ છે અમારો મુકામ હવે અહીંયા થઈ ગયો છે કાદવ કે હવે આમ છૂટી ન રહી ને એવી બુદ્ધિ તમે આપજો અમારા માધ્ય વધારે સાહેબ રાજા મંસા